पी ए कशु प्रतिकारण कर धोई नाखे व्रत ना निश्चय महात्म रहू जइए जो निश्चय व्रतनी आज्ञा नक्ष एवं थी गये आज छ महीना लीधेलु शुरुआत न थोड़ा दिवस लक्ष्य ना व्रत लीधे एवं पीछे ख्याल न रहे व्रत लीधे एवं विचारे नही आम याद नहीं व्रत ना એવું કશું જ નહીં આખો દાડો ઝઘડતી એટલે દાદા પાસે આ મહાવ્રત ની આજ્ઞા લીધી જોઈએ બરોબર જાગૃતિ છોકરા ના ખડે છે એને વ્રત પર મજબૂત રહેવાનું મજબૂત રહેલું જાય આપડે આપડે કહ્યું કે આખું ઘર નહિ ના ચાટલી રૂમ હાથ લે હશે ને તો આખું ઘર હાથ તો આવી રૂમ ઉગડી જાય કેમ ફિટ નહી થતી સમજ કેમ ફિટ ના થાય ગમેન્ટ નક્કી કરે તો કેમ ફીટ ના થાય સમજવાનું છે આપડે તબીજિત કરવાનું કશું સમજવાનું છે સારી સમજવાનું છે માટલ બધા ફેકતી રાવણ કુજી તો મને લઈ લીધું ઉત્તર પ્રદેશ આમાં સંસારમાં ગયો હવે ભાઈ નિવાસ કુરા તો જુના પછી કેમ હું એક મુખમુ લેવાય કે આ સંસાર اكو તો ગયો તે એ શું કે કે આગળ શ્વાસ પર થઈ એને જીવ ત્રિવાના તોડમ ને એવું એટલે કે અમાર મોર હોય તો નહી મારવાનો અમારો ઓર પોતાનું અનુભવવો દાદા એ કહ્યું એટલે સ્થિતિ બેસીએ કેવલ કેવળ દર્શન ભાઈ જાય કેવળ દર્શન આખું થઈ જાય પ્રત્યેદી ઉઠે ના એ ગરી દે ઓઠે ની તેવી જ છે કોઈ નવ નવ શી ખાય તો આ પ્રત્યેદી ઉઠી ના જાય ના જાય સાચી વાત છે એટલે એ ના ઉઠે એટલે રાના ના ઉઠે એટલે ઓઠે ના ઉઠે કોઈ ની ના ઉઠે મજબૂર થાય ઉઠી હે <laughs> कोई जाए तो मजबूत दादा श्वास चाखे छोड़ मन ना जय शस चाखो हो छूटे થોડું પણ ક્યાં થઈ ગયું બધા જવાબ આપવા પડે પણ અને કેગ્ઞાન નિવાસે કો ના કરો કે છે યુ હેવ દેખાય સાસુ મントક બસ શું કરે યાર ન જાય તો મુજી કાડે ખરી વાત ને આગળ જાય તો મુજી કાડે હેલો હેલો આપનો તો ઇન્દ્ર જ્ઞાન બુદ્ધિ બુદ્ધિ કિસકો હે કાલુસ આપ લોકો वर्ल्ड का सब लोग सब प्रकार का ज्ञान जानता है कोई आदमी कोई साइंटिस्ट है सब का ज्ञान जानता है मगर वो बुद्धि में चला जाता है क्योंकि एक, एक इगोइज है आप समझ लो ना और इगोइज से ज्ञान होता है प्रकाश मिलता है और आत्मा का ज्ञान प्रकाश वो इगो मीडियम के हिसाब से होता है वो बुद्धि है માલિક નહી પૂછી ઓનર આઈ એમ નોટ ઓનર ઓફ દિસ બોડી ઓર માઇન્ડ ઓફિસ બોલતારિજન ક્યાપે કરે ઓરિજન બોલતા મેં એ બોલા મેં એ બોલાઇ જ आपको लगता है कोई इगर जब है बोलने में हमने बोला हम एक बोला हम एक बोला आप जो कुछ बताएगा नहीं नाम हमको जल्दी आकर बोला और वर्क भी हो जाता चालू हो जाता है और नया ज्ञान होना चाहिए हमने देखा है वो बोलता था क्या बोलता था चार फास्थ ले तो मैंने, मैंने बोला तो मैं पच्चीस साल का था बाहर से करता था तो ज्ञान पति हमने कंटार छोड़ दिया फिर आप बोलता है हमको नहीं फ्री करेंगे ऐसे रहेंगे ऐसे ही करेंगे और दूसरा कोई ज्ञान एक ज्ञान से नहीं होता है जगत बहुत ज्ञान है एक प्रकार का ज्ञान है હમકુ એક જ નહી અમુક જે સૂઝ પડે એ પછી પરિણામ પામે પછી એ બાજુ બંધ થાય પછી નવી સૂઝ પડે એ ફીટ થાય પછી એ બંધ થાય પછી નવી પડે ત્યારે એમ થાય કે આ જે કેવળ જ્ઞાન એટલે આજ અમે જરૂર દેખાય ને પેલું એ દેખાય તને તો થોડી હંડ્રેડ પર્સ દોષી જોવા મળ્યા કોના કોના દેખાય ડાકતા ના દેખાતા ના હોય પણ એ ના દેખાય કાયલ પર સાંભળ સાંભળે મન ખુદાકુદ કરે પ્રતિક્રમણ કરે કેમ ત્યાં પ્રતિક્રમણ કર્યું પ્રતિ ના કહેવાય મન ને દુશ્મન લઘુતમ આપ્યું લઘુત્તમ પદ આપ્યું લોકો આપડે છીએ ખરા પણ નાશ પામે જે લઘુતમપદ છે ને તે જ ગુરુતમ પદ આપનારું તારે કઈ પદ ની આરાધના કરવી લઘુત્તમ પદ લઘુ ચાલશે પર બોલતો હોય બોલતા માન્યતા પ્રમાણે છે વ્યવસ્થિત નવને બોલનાર ઓન બોલ સેવલા હતા સંકેવ લાગે એની માન્યતા પ્રમાણે છે એની પાસે જે જ્ઞાન જાગૃતિ કરે તો જ્ઞાતા દ્રષ્ટારે માણીનો danosu લાગે ની બોલ સેવલા કરે તૈસે ન આજી એ યત્તી હોય નન નન વિશેનો હ હા એ બોનતું આપડે તો બોલવા દેવું અંદર ના રેતી પણ હોય સંપૂર્ણ છે લોકો છે મહાત્મારે કહી જાય બધા બઉ આખો દિવસ કરે બળ્યા કરે એવું લાગે તને કે મારા કર્મના રૂપા એ કા આય કોઈ ધારદાર જોઈએ દાદા એ તમે મને બતાયુંતું ને દાદા ત્યાર પછી બહુ સારું રહે છે એવું કે કાપો આ લોકોને પેલું બોલે ત્યારે હુંંકાર પર જાખિય અસર જાય ને આખો એટલે સ્વીકાર બધો થઈ જાય આપણને તો કઈ સ્વીકાર એ બધું એ જાગૃતિ છે પણ દાદા પેલું બીજું વચ્ચે એવું છે જે આ બધું સ્વીકારી લેજે जागृति फिर खसी जाए आ प्रकृति में आ परिणामों रहा करें ना यू नहीं केव बने के जो स्वीकार न करे आ प्रकृति पेली अडवाज न તો પછી એની અસરો ના થાય જોડ્યો તો પછી ગુચાય તો તો છે ને પોલીસ પકડીને ચેક કરતો હોય તો પે શું કરું છું પોલીસ પકડીને ચેક કરતો હોય આખું <coughs> <coughs> જાગૃતિ વસ્તુ એક છે કે શક્તિ બધું આખું કાયદો ને સમજાવ પરિવર્તું આવી કલ્પના નહિ મને એ તું કોલકડાને કોનકટી જવાનીમાં તો અમારે કશું જ ના થાતું. કુછ પેલા કરે તો. એટલા ઓકેમ છૂટો પડી જાય. નાપલો ખેચા આકર્ષણ લાગે તો તો તે જ રહે જેટ કે ખેંચાણ રહે વજન આવે. એ પછી પછી ખેંચાણ એ એટલા એટલો જ આમ રહે પછી त्यात तर दृष्टि उपाड़ी ले, ले वक्त कशुज ना क्लीन जाए ए आ, आ थी जाए पास ये आ उपयोग थी आज आकाश जवेपयोग देखू पेलूँ फर्स्ट स्टेज सेकेंड स्टेज थर्ड स्टेज ए तो पी आधु छूटू पड़ा पची रहे नहीं तो पेला वे तो उपयोग में कामज ना लगे पेलूँ બાર નું માન ને થતું વિચાર પાડી દે આમ શું ના ખાતું હોય ચાલે એવું કે છે પણ દુઃખ થાય ના થાય દાદા અત્યારે આમ પાંચ જણા ઉભા હોય ચાર ને માન આપે અહી ના આપે તો આ ક્યાં અહીંયા કઈ પણ ગમે તો અપમાન જેવું કરે તો હલી જાય એનું પ્રમાણ આના કરતા ઓછું હોય એ ગાડી વાળા જોડે રાખદ પેલા પાંચ દસ જીતવાની જરૂર પેલા પાંચ દસ જીતે એટલે પછી શક્ય આવી જાય બરોબર સંયમ પરિણામ છે પાછું એવું થઈ જાય જેવું ચિંતે આવું કરે છે આવું થઈ જાય આવું આ તો એવું અઘિવ બરોબર છે દાદા નક્કી કરવાનું જવાનું હું જુદો છું આપડા મહાત્મા દાદા છે નીરુબેન છે માસી છે બધા બીજા બધા લોકો છે બધા મહાત્મા મહાત્મા डोसो दूब अपने अक्रम मार्ग नक्रम विज्ञान नराधन जुशे अक्रम विज्ञान पद्धत सर नराधन प्रकार नहीं, प्रकार नहीं, नहीं तो खरुख अक्रम विज्ञान तो बहुत पद्धतसर नराधन पद्धतर ना बताचार्ज बड़े डिस्चार्ज अंतराय कर आप सारी इच्छा हिसाब एडजस्ट थे थड़ा डिस्चार्ज वर्षे अंतराय कर અહી તું રહો અહી આરાધન કરું પાછું પાછું અંધારું એમાં ઉપયોગ મૂકવો પડે એટલે તારી ઈચ્છા થાય જા રાખવું આગળ નફા નો જગ્યા નહીં જગ્યા નિર્મળ થતા જાય તેમ તેમ અનુસંધ આવરણ શુદ્ધ થાય કામ કરવું છે બધું ભેગું જાતે જ ચાલે ભજના કઈ સારી કેવી રીતે સારી થાય એ વિચારવાનું ભજના એવી ભજના કરે છે પંદરા કેવા દાદા હોય ત્યારે દાદા નું મેં તો પછી